મથે વાગ દોરાય ને તે ત્યાંની રીતન ગાસ છે સિગ્નલ પડ્યા ની ચેતના આવી કે તે લેપ થઈ નહિ તે દુ દુ ચાલો સિગ્નલ પડ્યા છે મારે કેતો એ તો રૂણો બનાવી છે બધા તો આ કોણ બનવા આલે કેનો બહુ ટેલિફોન આવ્યો તો એ તો રૂણો બનાવી છે આ કઈ આવવાનું થયું બરત એટલે કઈ નિમિત બની હું બરત દિન ટેલિફોન આવ્યો એટલે આ કઈ નિમિત બની ચારે એવર ના એટલે ક્યાંમાં નું નિમિત એ તો કોને દે દે હવે નતાવાય આપડે ચેતવાનું દાદા સાહેબ પછો પણ કઈ રીતે એનો માલ કઈ રીતે જવું ક્યાં જવું કેવું કરવું એ બધું જાનવાગે તો શું કરીએ ભાન અમે અજ્ઞાની મારું કેવી રીતે પછી તેલ છે જવાબદારી હોય આજે ભરત બેન થી જવાબદારી બતાવવાની ને ને જન્સી ન હોય તો કેવી રીતે અત્યારે કેવું મન રાખવું જોઈએ કે તમારે મહિનાની રજા લેતો નહી એવું રાખવું જોઈએ નઈ બરાબર જિંદગી નું જે અનાજ ફર્યા આનંદ આટુ વાળી જતો બઉ થઈ ગયો એવું આપડે મનો ભાવ આટલા બધા જપ તપ કરવાથી છતાં પાયા નહી રોજ પ્રાર્થના તો કરીએ છીએ ભગવાને એકાદ બેગ મોકલે સ્વામી ને કે એકાદ દેવ અહિયાં મોકલે અમે લઈ જાય અને અમને ત્યાં આગળ લઈ જાય મને મોકલે કરવાની છે બધા લોકો <feet>, આપડા થઈ ગયા તે પહેલો ને બીજો દેવ નજીક ના તેમાં અને સિમંદર સ્વામી ની મોટી ભવ્ય મૂર્તિ અહીના જેવી બા અને જોડે છે તે કૃષ્ણ વાસુદેવ નું મંદિર અને આ બાજુ સંકલન કરવામાં આવે અને મોટા મોટું છે તે દાખર તે લોકો નું કલ્યાણ થવાનું છે આ અમે આ નથી પધરાવતા હું ના આવતી એ કરવાનું છે દર્શન કરવાનું છે અમુર્ત પ્રાપ્ત થતા આવતી અમૂર્ત પ્રાપ્ત થતા સુધી મૂર્તિ નું અવલંબન છે ભગવાને કહ્યું લોકોએ અમે ઘરમાં બે ત્રણ વખત મારી જવાબ ને એ પૂર્ણા નાખા બધા એક દાદા જાય છે હિન્દુસ્તાન આ સ્થિતિમાં ન રહેવું જોઈએ જૈન આચાર્ય વાત ના કરે અમને મારી જોડે બધી વાત કરે અમારું પુસ્તક અમારી જોડે વાત કરે કારણ કે એમને ગમતી જ ગમતા બહાર છોકરી ગેરલાય કોઈ એટલા ને એટલાનું છે આનંદમય આવે નહીં ધ્યાન રહી શકે નહીં પાછા લોકો પાસે મારા દહી માંગે છે મસાલો માગે છે મેથી નો એટલે તમે છે તે બાર ઘોટા થયા છે આપો ને આપડે બાર ચેનચા કરીએ જમાનો ખરાબ છે આપડે ચેનચા કરીએ તો એમના થાય મુશ્કેલી વાંધું થઈ થોડું ખાવા પીવાનું બધું સારું આપો આપજો ભીમ આવે ના રે કઈ તમને કેમ લાગે છે સંયમ ના બાદ તોફાન તો ગરબા તો છોડે મારે શું થઈ ગયું હશે ગરબા તો છોડે જાનવરો છોડી દેશે જાગી થઈ ગયા સંયમ થઈ ગયા સંયમ એટલે જેને કંટ્રોલ કર્યા છે એમ કે કરવાનો છે ક્રોધમાન માયા લોક નો સંયમ છે તો તારું ભણેલું બધું હાથું છે એ લોકો જે ક્રોધમાન કરે એને કેવું ક્રોધમાન રાગ માં બે છે રાગ પ્રશસ્ત રાગ પ્રશસ્ત થાય પણ ક્રોધ નો ના બળવું પેલો ક્રોધ એટલે ક્રોધ નો પોતે હળગ્યો અને પછી વાડી વાત શીખવાડે હાલ જંગલી વાઇલ્ડ વાત જંગલી માણસ માણસે ના બોલી શકાય માણસ થી આવું ના ચોખું કઉાયો થઈ જ કટાય થઈ જરૂપના કરો નો તમે એવું કઈ રીતે પૂછા કરો છો તમને ઉદેશ આપણ કર નહી પ્રવૃત્તિ હવે છે તેને લઈ જશો કેટલી વસ્તી ને નરકે નર્કમાં લઈ જવાનું છે નવ નવડા સુધી લઈ જવાના કેટલા સુધી એટલે હું સાથે અમારે કરવાનું શું તમારે એવું કહેવાનું હું સાચા કરું છું હોય બધી એમનો ઉદ્દેશ ના થાય ઉદ્દેશ તો છઠ્ઠું ઊંઠાનું હોય ને એ બધા છઠ્ઠામાં જે વધારે વધ્યો ટિકિટ ના આપેગ્રી ભરે શું કામ એમ એ ના મળે તમારે કેટલાક મારી પાસે જ્ઞાન લઈ ગયા શ્રાવક કરતા એની જોખમદારી પાર હું ઉધેર હતા વધુ છે સારું લીણવા ના લખતો આ મોટા મોટા તમે જોવા એમની પ્રજા છે કેટલો આગ્રહી હોય આગ્રહી ના રે મારી ના આચાર્ય આગ્રહ ઉપર કરે આમાં છે આગળ ના રહેઠાણ સુધી જૈન શાસન ને કેવા ગયું પોતાના ઉદ્ધાર કઈ ને ભગવાન મારી ખોટી છે તમારી ખોટી છે તમારી વાત તમારી થશે બોલો બરોબર છે મારી કઈ ભૂલ થઈ હોય લાગે એવું કઈ છે હું હે તો હું ક્યાં તમાત નથી કરવાનું અમારે તો ભગવાને કરવાનું છે ભગવાને કર્યું નથી કરવાનું ભગવાને શ ની રક્ષા કરજે ધર્મ ની રક્ષા કરશે શુક્રવાર વર વરે તમે જો જાતે ના પાડે છે વાંચવાની આગમ વાંચવાનો સાવકો ને અધિકાર નથી અને આ સાધુઓ ને નથી એ કોઈ સાધુ નો અધિકાર નથી આગમ વાંચવાનો અધિકાર અધિકાર જ નથી આગળ કોણ કેવાય આ સિમંદર સ્વામી ભગવાન નું જીમબિંબ હોય અને કોઈ એની પુસ્તકો લઈ ગયા બધા વાત વાત કરે છે શું કહે અનુભવ ની વાત એક શબ્દ બહુ થઈ ગયું આત્મા અનુભવ આત્મા શંકિત નહીં થયું તારે ધન છે ને આ દેશ કારણે શંકર ભગવાન એ કરો છો તો ક્રોધ કરવા સાબિત કરે તમારી સાથે ભાઈ મારવાનું એમને કહ્યું નથી તમારી જાતે બની તમારે વિનંતી ભગવાન માને વધારે છે માને માનેલી હોય પછી અંદર જુદું હોય એમાં મજા નથી ખરે રસ્તે સમજાય ને પામ દેવા સમજાવી સારો નથી સમજો ને તે થાય નો રસ્તો નથી સમજાવી ને સમજાવીને પટાવીને તો શું કરું તો સતી આપણે શીખાઈ લેવા દેવા છે આપણે જે આ તો રિલેટિવ સબંધ છે એ તો રિલેટિવ સબંધ એનો આપકો કોટના આતો બનતે છે આ રીય સબંધ હોય તો મારી શકીન કરો છો ખોલ કરીને કરો છો તો રીય સબંધ છે આ રિલેટિવ સબંધ છે રિલેટિવ લખો મારી ગાડી જી આપહી યાદ નહી આવવા હોય બધો હે સિમિલર આપની જોડે નહી આવવાનું એ બધુ રિલેટિવ ના જેવી રીતે રાખે એવો રીતે આપણે રાખવું મને કહે છે ચાર હજાર રૂપિયા પગાર મા શું કરો છો પગાર ને પછી પંદરસો મારું છું પચીસ રસોડું ચાલે એ જુદી હશે અરે આ સુધી કર્યો દેડ સજે નાખે શું થયું ત્યાં છોકરું જુદી રહી જુઠ્ઠું કરવાનું હોય ના બીજા નિકાલ કરીને બીજા શું મને કે છે કે ભાગી નાખે છે કરવું શું માર્કેટ સુધારી છે સુધરે તો સારી રીતે સુધરે ઠીક છે ના સુધરે તો બગડે બગડવું ના દેવાનું બગડી જાય તે છોડી દો નહીં પાંચ વાર પડી દો શું કહેર ટુકડા થાય ને તો આપડે હું થોડે વાર નથી અને દોડ ધૂલી પછી લો અને ના જરૂર હોય એ ફાય કરતી હોય તમે ફાય કરો થોડી મૂક છું તું એ ફાયદ કરો તો કર્યા કરજો એટલે હવા અડધું રહે છે હવે તમે અંગ્રેજી રાખો ના કરો મારી બાધારી છે આવું મારી મેં સુધર્યો તમારા ઘણા સુધરી ગયા હું જાતે સુધરી ગયો બધા ઘણા જોઈને સુધરી ગયા જે બહુ મહત્વ મારશે એવું લાગે સુધરે નહીં જે થઈ ગયું તૈયારી થઈ ગઈ સુધાર એ આત્મા સરકાર છે ને માણસ એટલા સરકાર ને જે માત્ર બધા સરકાર એ કેમ ના સુધરે તો પછી એ કેમ ના સુધરે તો પછી એ કેમ ના સુધરે ગુજરાત માં સુધરે ક્યારે અવતારો વધારા કરે છે અવતાર બગાડે શું બીજો કઈ પંથ આપડો નથી તો હેનાશ ને પંથે કરી હજુ તો વિનાશ પાતો શું આ રીતે માણસ તરીકે જીવન કેવું પતિ કેવા કેવા કેવા ભાવે તૈયારી કર્યા ફટાકડા ફૂટવા માટે જ બનાવ્યા હતા અમેરિકા એ ફટાકડા બનાયા છે ને એ પર નામ બાદલા કેસિયા મારી નથી પણ એમને ત્યારે નક્કી કર્યું પર્યા આ લાભ મારી ગયા આવી જ ગયા ધર્મ ની ક્રાંતિ લાવે તો ધર્મ ની ક્રાંતિ આવે તો જગત નું કલ્યાણ થાય કેમ કલ્યાણ કોઈ પણ ક્રાંતિ ક્રાંતિ વગર ક્રાંતિ થયેલી નહિ શું થયું ક્રાંતિ વગર ક્રાંતિ થાય નહીં હાથ બોલવું નથી સત્ય બોલવામાં કારણ કે પોતાની મિલો એનો સાથ કરો ને તો સાથી માણસો કોઈ ડાળો સેય કરી શકે સંઘ કેવા હોય સંઘના પણ અમે તો હા મનમાં પકડા આપડી મીલો બીલો ખરાબ થઈ જાય બાર ભોગવ સાપ બરોબર ને એ અંદર ખાને કહ્યું કોઈ શું કરવાનું સંયમ તો કસાય રહીત હોય સંયમી કયા કસાય નો સંયમ એને સંયમ કયા ભગવાન અને વિષય નો ત્યાગ એને ત્યાગી ગયા ત્યાગી ને સંયમ એ વિષય નો ત્યાગ કર્યો ત્યાગી ત્યાગી અહંકાર થઈ જ હોય અને કથાનો સંયમ એ સંયમી કેળાય એનો અહંકાર ઘણો ઘણો ગયો હોય થાય આ પાછળ સંયમ કામ છે બધા તો ત્યાગી હશે પણ કાળન રી ને સંયમી અને જૈન ધર્મ તો આ ચિતો નો ધર્મ કેવો હોવો જોઈએ પેલા માં પેલો આ થાપ હોવો જોઈએ જોઈએ વ્યવહાર ધર્મ ચોખ્ખો જોઈએ કેવો જોઈએ વગર નીચે રહી શકે એકલા નીચે વિચારે આ તો સાધુ અંત ના પડે એટલે એકલા વ્યવહાર વ્યવહાર એક ગોળો વ્યવહાર કર્યો સાધ વ્યવહાર વ્યવહાર સદ વ્યવહાર સદ વ્યવહાર હિમદ રાજ છે ને એ સદ વ્યવહાર એ નથી લોકો માં ગણ્યો લોકો ના પુસ્તક લગાવ્યા હોય કઈ શાંતિ કયું શાંતિ કઈક રે ને સાફી બેનરના લોકો હિન્દુસ્તાન બે હજાર હમણાં સિત્તેર ની સાલ માં લખેલું સિત્તેર ની ઇકોતેર ની સાલ માં ચર્ચા કર્યું છે એમ લખેલું છે કે બે માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે જાય જાય કરો છે ધરતી કમ્પોઝ દરિયો ઉસેલ છે બીજા જાત જાત ના પ્લેગર છે કોઈ રહેવા જ નહીં જુદી સમજી દેવા અમદાવાદ ના પેપર વાળા પૂછ્યું શું થવાનું છે કેવી રીતે થઈ જુદું કે ઘઉં કાંકરા બે જુદા થઈ જવાના ઘઉં માં ઘઉં માં વપરાતું ઘઉં કેવાય છે આ ઘઉમાં એક બે ટકા કાંકરા હોય ચાલીસ ટકા સુધી વેરસે કર્યા કે પતિ આપડે પૂછીએ કે ભાઈ આ ખાની ગુણો છતાં ઘઉં વેપારી ઘઉં ની કારણ કે એ પોતે ઘઉં કરી લાયેલો હોય પછી એ તો આપડે ઘઉં કરે છે એટલે આપડે કઈક થઈ બહાર લોકો છું હવે ધંધા પર ના દાળા એ કુવાકરા એટલે આપડે ઘઉં લાવ્યો છે ને ક્વાખરા મહીસવા ના કુવાકરા મોકલા પડે એ ઘઉં ચાલીસ ટકા ક્વાડા ઘઉ માં રાખશે તમારો કેંબર હું તમને રીત બતાવી દઉં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરાવડા અને બીજી કોમ એવી છે ભ્રષ્ટાચાર પરવો પડે એવી કોમ થઈ નઈ કરવું પડે પરનારા છે આ રીતે બધું કે તમે ગમવા છીએ તમને ના કેવું પડે જુદા બટ્ટી માં મિલી જવાના કેવા બટ્ટી એટલે માટીમાં નથી મળી જવાના ગીટન ટીકી લઈને હેરા છે કેવા બધું પણ આપને સમજાય બરાબર વાત સમજવા દે છે બે હાજર પાંચ થી સાલ નું કહ્યું તમે કેન્દ્ર થઈ જશે વર્લ્ડ નું હિન્દુસ્તાન તો એના બધા કઈ ચિન્હ દેખાશે કે તમે દેખાતા થઈ જાય ને જાત જડ બીજા તીર્થંકર ના ભોળા ને સરળ હતા પણ બહુ દૂર માણસો એ થતા વિચક્ષણ જીવો હતા કેવા હતા ના ભક્તો કેવા પાકા પેહલા તીર્થંકર ના જળ અને આ ભગવાન બધા ના ભ્રહ કે પાટ પર રંગ ચડાય પછી માં જળ થશે સાત ગુ સાત વાકાન ક્રિયાઓ આત્મા કે છે ક્રિયાઓ જે જળ ક્રિયાઓ છે તેના હાથમાં વાંકા જળ વાંકા દક્ષિણ દક્ષિણ ને ઉત્તમ આ જોઈ જ એટલું ચોક્કસ રહ્યું છે કે ભાગ્યે બે ટકા સાધુઓ ભગવાન ની બહાર ઈચ્છા હોય ભગવાન આખા પર રહેવું છે તો સાધુ એટલું કઈ પણ તથ્ય ઉભાનાર તો ભગવાન એટલું જ કઈ રહ્યું કોઈ સાધન જ નહી રહ્યું છે અને બઉ કશે શિવસે પણ ક્યાંક માં ધોઈ ના કયા પેલા ગુલાબાઈ પદ્માભાઈ પદમાભાઈ મારી પાસે જ્ઞાન લીધેલું એટલે ભાઈઓ કહ્યું કે જ્ઞાની દર્શન કરવા બોલાવીએ કે અમારા માતા ભાઈ નઈ એટલે પછી મહારાજ બોટાદ થી બોલાય બોલાવી ગયા નવીન ચંદ્ર કરી મારા દર્શન એટલે ભાઈઓ નવીનચંદ્ર મહારાજ ને કહ્યું કે જ્ઞાની પુરુષ આવવાના છે તમે લાભ લેવો ગયા છે અમને આમ બેઠા હતા અને મહારાજ આવીને પછી આમ બેઠા મારા પછી આવ્યા દહીઓ આમ બેઠી મહારાજ ને દેખાડ્યા કાઢ નાની પુર એટલે મહારાજ નીચે બેસી ગયા એટલે મહારાજ એમ આ ખોટું દેખાય આ છવ્વીસો નો દિવસ આ તમારી તમારું જે આ એ છે વિનય એટલે ધન છે તમારો આ વિનય તમને મોટે લઈ જશે કયો શું બસ જ્ઞાની પુરુષમાં તમે વિનય કરો છો તમને વિનય મોકલી દેખાય તમને કશું દેખાતું નથી અને શું કારણ કે છે શું તમને દેખાય આટલા બધા શાસ્ત્ર માં ત્યાં કશું દેખાતું છે ને દોષ દેખાય છે એક જ દોષ દેખાતો મોટા મોટા દેખાય નહી દે ભૂખ માં તો નીકળ્યા કઈ પહેવા દેસ કોને પેવા દેસ ક્યાં પેવા દેવા કેપ ચડ્યો ઉગવાન ની કહેલી કે લોકોની કઈલી કરો છો ભગવાન ની કહેલી સમજ્યા તમે તમારે તમારી રીતે સમજો છો પોતા ડાપણે સમજ્યા આ લોકો પોતે પોઈજન નાખ્યું પોતાનું દાપણ એને શું કેવાય મીઠું છે મીઠું છે પોતાનું દાપણ ભગવાન ને તો હે એક એક વાત હાર પાર કરીને શું છે આ તો પડવાની પી ગયા શું